શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સોમવાર બે હાજર ચાલીસ ના વર્ષ સુધી શુક્રવાર સૂર્ય થી ગણતર નું દસમી વર્ષ નું હતા અને ધારણ કર્યા હતા મળી સમાધાન થયું નહીં મહારાજ સમાધિ થાય છે હજારો વર્ષ હોય તો પણ જણાય છે માટે ભગવાન ના દુઃખ નંબર ની જેમ છે ભગવાન થાય આરી લેતો વાગે જતાં આરી લેતો વાગે કરવો એક ખબર નથી કર માની તો તું મળે એ ખબર નથી ઇનથી ભરનું નિયંત્રણતાજી હોય ઇસકા કરે વિચાર કરો કે ઓકે ફટાફટ ફટાફટ ઓકે કે લેતા જઈએ ત્યાંથી ત્યાંથી નાના બહેન વળો માઈક પર આવી જાવ આજ તો મજા રીયા છે 10 મિનિટ ચાલે છે આયે લો આયા મે જો I would do all kinds of everything. Thank you. કામ કરતા હું બરાબર છે જો મેરામે ઉય કાલ ગયા જયા કી પરખા વાળા ડંગા ડંગા વાગે ભગવાન ભોગવું હોય તો પણ અવિના નામ બાદરણ ના પાટીદાર ભગુભાઈ આવ્યા મહારાજ પ્રત્યે મહારાજ થાય ૃષ્ણ ભગવાન ને ઉત્તવ ના સોમા સાધુ રૂપે આદિ ભગવાન ને આવતા તેના તીર્થ લગ્ન માટે કલ્યાણ ના પૈસા વાહ હવે દેખાય છે ઓરતા ઓરતા ઓરતા નું વિદય બતાય આપણે આવા તો બની પાછા પેલા પેલા ગણે પેલા ગણે જો તો એ લેખરા ઓકરા ભૂખે તો કોણ કાઈમાં આવતા રહે હે કાઈમાં આઈવા દે નો નીકળે કોઈ નો તો ભગવાન એ વાત કરી જો ભાઈ ઓકરા પેલા રખાય એ રીતે રખિયા બધું હે જ્યાં દીકા કરતા પડના જ્યાં લગીતે મોહલા કે કરતા થી લાગી ઠેકડા ઘર આલા દેકરામાં મને કો પાઈ દેલા આવે <laughs> <laughs> તમારું કામ નથી આપવાનું દીકરા ની એક બાજુ કાઢવા દીકરા ને એક બાજુ કાઢે કોઈ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 ના ના આપણે હમ જ નારાજ સમજ ના નથી ખબર બીજા સમજ નારાજ હમણાં તમારે મારી પાસે વિચારો છે પણ આ જમાના માં ભગવાન ભગવાન ના લક્ષણ ના હોય આવું હોય પણ આમાં એમ કે ભગવાન ના હોય તો મળેલા કરો એમાં પણ એને આને ક્યાંય સ્વામી બોલે તો એ બગડી ને બગડી થાય જીવન જેવું હાથું કોઈ ખબર બીજા ભગવાન ગોધી વાપરો આવડું છે બકા બહુ પકડો પકડો મન ઇત હજાર પકડાને કોટલું સમય રૂપિયાની આ બડે બકા હાલી કો પાલીએ ગઈ મજબૂરી નહિ ઈરાદો આવો નાને બસ વાતો ઉર્દી એ સમજતા ન ભૂલ ના જરામાં અંગેલા બોલતો આ માણસ માગવાનુડા માન પડ્યા છે પાસ કરે આવેલો થાય મળેલા કેવા તાથા ભગવાન ભેવા જ રહે ના ભગવાન આમ મળેલો આજે આ યુગ જોવાનું ગયો ખપત લગભગ ખપ નથી હું તમને વખાણું તમે મને વખાણું અને એમ કરીને આપડે ખંપ લાવી ગયા બધી ઝીણવટ વૃદ્ધિ ની ઝીણવટ આવી ખરું હવે અધિકારવી ના બધા બધું વ્યક્તિ જાય નથી આ કઈ સાર્વજનિક વાત નથી પકડી શકે એવી વાત નથી પણ એક સાર્વજનિક દેહ ને સંબંધે એમાંથી તો વાતના સુધવી જ પડશે જગત ને ખારું જોવું જ પડશે એટલી તમારી ચાળવી છે ખારું દેખાય છે બોલીય નો જોઈએ ને ત્રણ મૂળ નો અભાવ તો જોઈએ ને પંચ વિષય નો અને એક આત્મા હાથ ની વસ્તુ છે એની ઉપર મૂટ ભાવે પ્રેમ તો જાગવો જોઈએ પણ હજી દેહ ને દેહ ના સંબંધો માં આગળ દ્રષ્ટિ પણ વૃત્તિ બદલાયે છે એટલે એ જ મળેલા આપણે એમાં મળેલો કોણ વટમાં જોવા જવું ને આપણે જે ભજન ગણીએ છીએ અથવા ભજન કરવું છે એમાં જો કરવું નહીં મને જગતર છે ને એના છોકરા સિવાય બીજા માં આપડે આ બધા જઈએ આપડે ક્યાં હોય આપડે હાથમાં શું જવાય મરીને કેમ જવાય ઠેકાણે જવાય એ કોઈ નહીં આમ તો આ ઘરે કરી છે ભાઈ કરી આ બહુ કથા છે બચી એ નહી મોટી થઈ ગયો વિચાર કર હાજે હું પણ માથે વેપાર માં બહુ કર્યું પણ સક્સેસ નહી કર્યો એટલે આ તો આખું ખાઈ જ નહી લઈ ગયો ઓલી જે માં આજ પ્રયત્ન કરવો જોઈએ રાગ એ કેટલા ઓછા થયા ભાવે કરી પછી તમે ભગવાન નાખો એ ભગવાન તોડાવશે એટલે પોતાને તોડવું નથી એટલે ભગવાન નવરા છે આપડે એકલા તોડાવે એમને એટલે આપણે એકલા ભગવાન દુનિયાના નહીં બઉ હારા લાગે છે રૂપિયા નાખી દેવા નાખી દેવા બરાબર ને આ કઈ તત્વો નામની વાત નથી સમજે ક્યા પણ પોતા હું આ જગતના માનમાં ખેચાઉ છું સગણ સંબંધી રોકાણો છે ફલાણા ભાઈ અક્ષર નિવાસી થઈ ગયા આપડે કયું અક્ષર નિવાસી હું વાંચો મા અક્ષર માં નિવાસ કેમ થતો હશે એ લખે જતો હશે હેરા વખાડવાની વાત નથી કરતો એટલે ખડવી લાગે તો લાંબુ થાય નહીં પણ દેહ ના દેહ ના સંબંધીને એવું ભગવાન ને ભગવાન મુદ્દા અસાધારણ છે બરાબર છે પણ કોઈ છોડા તું બધી અરે તમારે છોકરા હોય પછી અમે તમારા વખાણ કરીએ તમે અમારા વખાણ કરો ને આ સત્સંગ બઉ ખરેખર ભૂલી જાવ સત્સંગ બઉ ખરેખર ઇન્દ્રિય અંધક ના રાગ પોતે પછી મળેલા ની વાત કરો પેલા મારા રાગ કેટલા ઓછા થયા એને પેલું જવું જોઈએ અને પછી મળેલા નો માય માખો આ તો જાડો જેવો પ્રશ્ન છે એટલે મારા તરફ ઓછા મળેલા કેમ કેવાય કેસે હવે એમાં બુદ્ધિ એને વારી લે પાછું એને નક્કી કર્યું હોય જવાબ નું મને આવડ્યો ની એમ કલ્પના તો ન કરી પણ જવાબ દીધો ઠીક નહી હોય નહીં ઠીક લાગી હોય આપડે હાલતા નથી ઠીક નઈ એમ ન આપડે આમાં તો ભાઈ બોલતા નથી ભરતભાઈ એમ કઈ બાજુ ના હોય બોલવું છું બધા સમજે કોણ એટલું તો સમજે રાખવું જળ માં જળ માણસ હોય એટલું બધું આવી ગયો આટલો કરે એટલે આવી ગયો એ તો હું કઉ છું કે ભણ માણસ હોય જાદુ ન સમજે હવે આસન ને પ્રાણાયામ ને ધ્યાન ને ધારણા ને સમાધિ ન આવડી કઈ ને પણ આ તો આવડે ને એને કોઈ ની મોબિત રાખી ત્યારે આપડે સગા સંબંધી ની મોબિત હોય અને પાછું એકાંતિ ફરજ થવું જુની વાત વાંચો ને બોલો આ એમ નઈ એમાં વાસના જ કાઢવી છોડ્યા વાસના ન રે ભગવાન માં જોડાવાય ત્યારે ત્યાંથી તોડી અને બાજુ બીજે તોડી ભગવાન માં ન જોડે કારણ કે બે હાથે હું બરાબર સમજે છું સ્વામી બેઠા હોય એ કઈ બોલો કારણ કે તમને દોખાય ગયો હું સમજું છું એ સમજતા નથી એમ નક્કી થઈ ગયો ને એમ ભરે કે ને મને હોત થઈ ગયા બધા એ આગળ હાલે ક્યાં આપણે આ કઈ કરવું પડશે આપણા સંપ્રદાય વિચાર કરીએ ઘી ઘી કથા હું કર્યા છું કલદાન ભૂ નહીં કર્યા કરે એટલે હું એમાં કલ્યાણ છું કલ્યાણ તો જીવન બદલાવ જીવન બદલાવ બેઠા એટલે સ્વામી ગમે એટલો ટુકડો પડ્યો વાળી ઘાટ ઘડતા આવડે તો હાથ ઘડાય પોતાને જ ઘડાવો પડશે પોતાનો અને ઈશ્વર સમ ના પોષ સુધી પૂનમ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્ય શ્રી લક્ષ્મી ના દરબારમાં લીમડાના વૃક્ષો પાટ ઉપર ગાડી તક્યા વિરાજમાન હતા ધારણ કર્યા હતા ને કંટ ને વિશેત પુષ્પના હાર પહેર્યા હતા ને કર્ણ ની ઉપર પુષ્પના વિશે આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્ત ની સભા બરાબર બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલા અમારે તો અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન બીજા ભગવાન ના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ અને ચોથો કોઈ ગરીબ મનુષ્ય એ ચાર થી સમજો ભગવાન એમાં તો કોઈ કઈ કે આપડે તિલક ચાંદલો ગળામાં કંટ્રી હોય તો આપડે ભગત કઈ ન કઈ અને નિયમ ધરમ અને નીતિ ન્યાય મર્યાદા ખુબ પાલતો હોય તિલક ચાંદલો ન હોય તો કુસંગે કઈ ધર્મ વાળો કઈ અને તિલક ચાંદલો હલો ધંધા કરતો હોય તો આ કોણ વિચાર કરે વિચાર જ કોણ કરે કોણ વિચાર કરવા નથી દે તું એ વિચાર કરો એ વિચાર કર્યો ને ભાઈ કરી શકે છે, હવે બચાવું કરવું નથી થવું કરવું નથી થવું હારું રહેવું કરીએ ક્યાંથી હારું રહેવું લોકો રાખી ને ભગત કેવી રીતે થાય આડું ને આટવું આડું ગધડા ને આટવું અને પવિત્ર રહેવું એ બરાબર ગધડા ને ભગીયા લાગ્યો ભગ્યા લાગ્યો પવિત્ર કહેવાય ને પછી થાય તો એ બાજુ બરાબર તો ખબર પડે આપડે ક્યાં છે જે કઈ જોયું છે અને છતાંય નાઈ ધોઈ ગાના પૂછડા આવી ગયા અમદાવાદ ભાવ રાખતા હોય ભાવી જશે તો પછી બીજા ને કેમ નથી કોઈ બધા અહીંયા આપડે બેઠા છીએ પેલે લડે ભગવાન બજવાસ ભગવાન બજવાસ એમ જાણી સાધુ છે બીજી રીતે હતો પછી આને આવ્યા આજે જાય છે એ ટકા થઈ જાય છે આ સમજ અહંકારી છે અહંકારી વાસી અહંકાર નો આવે આ ઉલટું છે ઈશ્વર ને ઘરે કોઈ સાહેબ એની મેડે નાનો કઈ પણ શાસ્ત્ર નથી કે શાસ્ત્ર નથી ના ભલે ભણેલાનો હોય એનો વાંધો નહી પણ પંચ વિષય નો અભાવ સ્વાર્થ નહી અને ભગવાન અને ભક્ત ભક્ત ની ઓળખાણી એ જોઈ ભાઈ જ્યાં મારી પૂજા કરે ને મને હાચવે તો એને અમે ભગત કહી લે અને અમારું દાયું ન કરે તો ભગત નથી આવું ભણ્યો હતો કોઈ વિચાર કરતા નથી આનું મને દુખ એ દુઃખ માં હું જરાક ઉતાવળા બોલી જાઉં છું કઈ કોઈ નું રાગો નથી આ રસ્તે આ અને આ કેટલા છે ઉતાવળા બોલતા ને તમારો સ્વભાવ ઉતાવળ ઉતાવળા બોલતા નથી કાય સ્વભાવ ઉતાવળો છે અમને તો આવું ચાંદ માનજીએ ને તો એમ દેખાય ક્યાં આપણે જીવ અને આ પુરુષો તમે પૃથ્વી ઉંમરે પધારી બધા શાસ્ત્ર નું દોહન કરી કેટલો સારા માર્ગ્યો કેન્દ્ર માં રાખી અને આ વાત કરી પણ જીવ એવા ભાગ્યો છે જીવ એવો ભાગ્યો છે કાણી નો હોય માલિકા પણ અહંકાર નો કોઈ પાર ના મળે માલિકા મારા જેવો ગોળીડાયો એટલે કોઈ નો ગરજો નથી થતો ગરજુ ન થાય મનમુખી વાત નથી એમાં હું આ તો થી આપણી પાસે નજીક ન આવે પણ બીજા પંથ એમાં સમજુ માણસો એ આ જો સાંભળવા બેઠા હતા ના ન પડે છે અમારા પૂર્વ ના પાપ ગણવા કે આવતો હોય જકરા પાપ નથી મૂર્ખાઈ ક્યાં છે કે આ વિચાર રહેતો જ નથી અખંડ રહેવો જોઈએ અખંડ રહેવો જોઈએ હું ક્યાં જઉં છું ગોંડલ નીકળ્યો આની સડક કોક આવે અને ત્યાં ચડવી જાય એટલે ગોંડલ આવે ને આગળ જઈને પૂછે ભાઈ ગોંડળ ગેટો અને ગોંડળ ગયા એ તો સીધી સડક ભાઈ તો આવી ગયો અમે લગભગ આડી સરકાર નીકળી રહી છીએ ક્યારે પણ પોતાની ભૂલ ઓળખે ત્યાર પછી રસ્તે ચડાય પણ પોતાની ભૂલ નો આમાં ની જ હોય તો ઈ કેવી રીતે ચડે આપણ ને ખોટું કઈક ગયું હોય તો ગાડીયા તો ખરા કે ક્યાંક ચડી ન જાય પછી આપડે જણ મળે તો ખોટું પડ્યું એને એ પાછા થઈ ભલે ખોટું પડ્યું આપણે જે હાથે રસ્તે જઈએ ને એ લગભગ અનુસંધાન જ ન આવે એ વાત ને સાંભળી ને મુક્ત સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ જીવ તો અવિનાશી કયો છે તેનો નાશ તે કેમ જાણવો પછી આપણને ઉમરતા હશે નેટ ચાલી જવું એવું યાદ આવતું છે ને તમને એમ બધાય આ ગાફલાય કેટલો મોટો થઇ ગયો બઉ મોટો છે એમ નામ ગરીબ ખાવા ના મળ્યું એટલે ગરીબ નઈ હો સાચું વાળવા નહીં એનું અપમાન કર્યું છતાં કરે બ્રાહ્મણ કયો બ્રાહ્મણ ના કઈ ધર્મો તો હશે ને સાધુ કયા ભક્ત કયા કે ભક્ત ના ધર્મ નહિ હોય ધર્મ છાંડે પછી વસ્તુ જ્યારે પર્વત નું કે બીજું એવું જ કોઈ જળ દેહ આવે એમાં કોઈ કારણે કલ્યાણ થાય નહીં એટલે એના જીવ નાશ થઈ ગયો હોય એમ જાણવું કઈ ગયું તમે દીધું પણ હું એટલો જવું મને દુખાતું હોય ન યાદ હોય કોઈ પર્વતી આવશે એમ કોઈ વિચાર કરતો હશે યાદ આવ્યો નથી આજે વાત તો નીકળી જાય છે આ વાત ન કરતી વાત કરી છે પણ એવો ભાર નથી બેસતો એની વાત કરી નથી બેસતો એને બે હારવો છે દરેક ને એ નાના મોટા પડ્યો છે એ મોટો જેવડો પહાર જેવડો પડ્યો કેમ દબવો દરેક ને નાના મોટા ને એ બધા એમ થઈ જાય મોટું ભૂલ શું છે આવડા ને યાદી આપતા નથી વખત કરી વર્તમાન ભાઈ નઈ બધું આપણને લાગવા પૈસા ને કલ્યાણ તો ગરીબો શું થાય છે આ વચ્ચના તો એ સમજાવી જાય હવે તમે જાઓ બધા